이게 전부 다 나한테 던져 놓은 거예요. 계속 나한테 이러는 거 같아요. 딱 그만두세요.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 रोज <laughs> मलिए तो कहवाई તમારા બાજુમાં દરરોજ બેઠા હોય તો દાદા અમે રોજ તમારી બાજુમાં દાદા ભગવાન થાય છે અમે બોમ્બે રેવા આવશું દાદા આ રીતે અમે દરરોજ ના આવીએ બીજા ચાન્સ આપશું છે બોમ્બે રેવા આવી શું ભગવાન તો તમે જાતે યાદ કરો દાદા ભગવાન બોલો પચાસ મિનિટ બે હાથે બે હાથે જી ભાઈ બોલે પચાસ મિનિટ બોલે બેન કે અમે જયારે તમને યાદ કરી ત્યાં તમે આવી જાઓ છો અનુભવ્યું છે જયારે દાદા ને યાદ કરી દાદા હાજર થાય જગ્યા વાતચીતો કરે છે એ તો બને છે હું તો વિચારું પડી કોઈ કેવી રીતે વાતચીત થતી આવો કયું ભાઈ ભરવા માણસ જયારે ખરાબ દેખાય ને મારે જાતે અને આ ચડે કામ બગડી જાય એટલે અપજેસ મળ્યા કરે તો એવું આ દેશનામ આપતા બા બધા લઈ પડે છે માણસ ચમત્કાર શું કરી શકે સંદાસ શક્તિ નથી એવો માણસ ચમત્કાર શું કરી શકે કોઈ માણસ કૃષ્ણ ભગવાન શક્તિ પોતા નથી બરાબર કૃષ્ણ ભગવાન ના માહિતી કોઈ નહિ ચમત્કાર શું કરી શકે ચમત્કાર એનું નામ કેવાય કે જે બીજો કોઈ કરી શકે જ નહીં બીજા કોઈ કરી શકે જ નહીં આપડે મેં બીજો ચમત્કાર કે છો બાળો ચમત્કાર થશે નઈ એ લોકો બરાટી વાળા બરાબર આપડે જેમ જેમ કહી દો દાદા કે પ્રકૃતિ માણસ મળે ત્યાં સુધી નથી પણ દાદા ની સાથે સંગમ આવ્યા પછી સહજ થાય છે ને દાદા ચેન્જ થઈ જાય અને પંદર વર્ષભ સારી જગ પ્રકૃતિ જેમ ભગવાન હોય એવું ભય ઉદય કર્મ નડે નહીં પણ ઉદયકર્મ કલા જાય બધા ઉદયકર્મ ધીમે ધીમે ધ્યાન આપીએ ની ત્યાર સુધી ચાર ભાગ એટલો રહી ગયો ચાર સુધી બંધ થઈ જેટલો નીકળે એટલો ખાલી હું વસંત આમ સુધાર્થભાઈ ગયા વસંત દાદા તમે કીધું કે જ્ઞાન લીધા પછી મહાત્મા શ્રદ્ધા એ કરીને શુદ્ધાત્મા થાય તો જ્ઞાને કરીને શુદ્ધાત્મા ક્યારે થાય થવા જ્ઞાન લીધા પછી મહાત્મા શુદ્ધાત્મા થાય છે આપડે જ્ઞાન લીધા પછી શ્રદ્ધા બેસે શ્રદ્ધા બેસે અને શ્રદ્ધા થી એ શુદ્ધાત્મા એમને પ્રાપ્ત થાય છે તો જ્ઞાને કરીને શુદ્ધાત્મા ક્યારે મળે સરખું સમય ચાર્જ બંધ થઈ જાય સો વર્ષ પડશે દાદા કે છે પંદર વર્ષ કહે છે બધા લાગુ પડશે આપણે જોયા પછી એને એ લોકો સીવી દે તે છું અવરું લાગે છે ખરાબ લાગે છે એ બધું તમારું નહીં બરાબર તમને અવરું લાગે છે ખરાબ લાગે છે ગમતું નથી બધું જ તમારું નહીં ડિસ્ચાર્જ કરો એટલે તમે તમજો આ હું ને આ આ હું આ નોય એવું જે થવાય છે કેમ પણ એવી ખબર પડે છે છતાં થઈ કેમ જવાય થાય છે એમાં થાય છે ના થાય તો પછી પડી રે એમાં જ્ઞાન આજર થાય છે પણ પાછું સમજાતું કેમ નથી થઈ જાય નાખવાનો ના ના એ ખાલી જોયા કરવા નોર્મલ હતો એ જોયા કરવાનું આપડે તારે પછી પાછો એવું સ્ટેટમેન્ટ થાય છે કે દાદા નું જ્ઞાન લીધા પછી ગુસ્સો કેમ કરો છો બધા હસબન્ડ ભાઈ બઉ કયા કરે છે દાદા નું જ્ઞાન પચાવ્યું નથી કેમ કે દાદા જ્ઞાન લીધા પછી પણ ગણી વાતભાઈ ચર્ચા નો ભાગ રાખવો આપડો બરાબર આપણા શું ભૂલ થયેલ શું નહિ એટલે આનું બીજું કશું હતું સમજવાથી જતું સમજ સમજવાનું જ છે હું બોલું ને એ સમજવાનું પછી થઈ ગયું થઈ ગયું तो दादा आप जारी भूल थे अपने ज्यादा क्रोध मैं माँ पड़िए ललित सुनो बे वेचन थी गयु आ ललित ना भागार्थ नु मारो भाग લલિત નો ભાગ એ પછી ગુસ્સે થતો હોય રડતો હોય કોઈ ધોલ મારતો હોય તે આપડે જોયા કરવાનું તે ત્યાં જોયું એટલે તારે તારો આત્મ ધર્મ બતાવ્યો કેવાય જોવાનું જાણવાનું કામ સારું અને ધોલ મારવાનું કામ લલિત નું લલિત તો વર્તન ખરાબ હોય બીજું બધું ખરાબ હોય તેને શું જાણ્યા કરે બસ એ જાણે એ પેલું વીજ નાખે નહિ શું કે ફાઈલ જયારે આવે ત્યારે ભાઈ ની સાથે ભેગું થઈ જવાય અને પછી જાય ત્યારે એમ લાગે કે આવું નઈ કરવું જોઈએ આપડે આ આપણું સ્વરૂપ આ છે તો ફાઈલી સાથે એક થઇ ગયા છે એટલે કોઈ પણ કાર્ય ની અંદર મશગુલ થઈને ક્રોધ હોય તો ક્રોધ કરે પછી પચ્યા પછી હા નતો આવતો માટે કોક છે આમાં એ વાત નક્કી થઈ ગઈ ને એજ આત્મા શું કહ્યું એ પ્રજ્ઞા શક્તિ દેખાડે છે એ આત્માની શક્તિ છે મોક્ષ ના થાય તો ચાર્જ નો રહ્યો એટલે સ્વધર્મ રહ્યો હોય અને રોજ બકરો કાપે અને છતાં પોતે હું કરું છું વ્યાયામ ના પેહ જવું છે કુદર કરતા જ છેદ આત્મા કરતા થયો નથી કોઈ ચીજ નો અક્રિય સ્વભાવ વિજ્ઞાન છે શહેરમાં પણ આમ ટીગી રહ્યું કેટલા કેટલાય માણસ નીકળી ગયો હાથમાં સત્તામાં નથી આપડા સત્તામાં નથી આના માટે વિચારવાનું બહુ ના હોય ને બરાબર મનના મન જ શું હતું ત્યાં સુધી માનસિક પીડા હતી મન તો છે જ પણ વિચાર છે બંને દસ્તા છે સારું વિચાર ખરા વિચાર ખરા એના જ્ઞાતા રસ્તા આપણે હવે મન બંધ ગયું છે વસ્ત થઈ ગયું છે આપણને દસ્તા થાય એટલે મનના થઈ ગયું આપણને એટલે મનની અસર આપડે ઇફેક્ટ ના ખરા વિચારે સારું બુદ્ધિ વેર ઇઝ પ્રોફિટ એન્ડ વેર ઇઝ લોસ પ્રોફિટ એન્ડ લોસ પ્રોફિટ એન્ડ લોસ કરી આપડે જોયા કરવાનું કે આ બસ માં ચડતા પ્રોફિટ ખોરાક કઈ બે દાદા સાથે બેસવાનું દાદા હા દાદા પ્રોફિટ ને લોસ ની વાત કીધી પ્રોફિટ ને લોસ ની જે વાત કરી તમે એમની આજે ભાવના હતી કે દાદા ની સાથે આજે બેસું મારે એરપોર્ટ થી એ ઉત્તમ વસ્તુ છે અને લોભ કરવો દાદા નો કરવો દાદાનો રાગ કરવો તો દાદા ઉપર કરવોસ્ત રાખ કહેવાય કેવું એટલે બીજા રાગ છોડાય છે આપણને એક મારે મારા ભગવાન મને રાગ કરે છે સંસાર આથમવા નું સાધન છે અને અહંકાર ને જોયા આ કરવાનો અહંકાર રિસેપ્શન માં ગયા હોય પેલો પેલો આમ કર્યું આપડે જોયું ના હોય ને અને પછી આપણે જોઈએ આપડે ગુકુલ ભાઈ તો બ્રાહ્મણ નીકળ્યા કઈ ટાળા ટાળા થઈ ગયા કઈ એવું આપડે કેવું અને કોક ને તટકાવે તો આપડે કઈ શાહ પછી આ ઉપાધિયો કરો છો આટલા દુઃખ તો છે આ જ થાય છે કેમ થઇ જાય છે બંધ કરવાનું પણ આવું ના હોય તો સારું એવું આપડે જો આને છતા દેલ માલ ફેરે નીકળ્યો તો રહેશે જ નહીં ડોમા ટૉકી પર ડોમા નહિ કરતે એટલે કેરોસીન પર કેરોસીન નિકળતે જે ભરી છે નીકળાય તેળ છે એટલે જે ચાટ થતી નથી ઓલ કરાવાતો કેવી રીતે થોડો થોડો ચાટ નથી થતી તો ફાઈસે બિયર એ ઓલ જ ભઈ જાતા હે એને એને તો કયો જો કમ કેતે યે ક્રોત તબ બંદર કયો તો કરો જ નહી કયો બય બડા બધા ગોચવાડા નીકળી જાય વાતચીત કરો બધો નીકળી જાય આપણે જે પૂર્વે એનું કેવી રીતના વિરાકરણ આવે पूछे कर्म उदय उदय कर्म प्रमाण भोग पड़े हा छूटा उदयकर्मी गई व्यवस्थित गया व्यवस्थित फल आप करें વસંત ભાઈ જ્ઞાતા દસ્તા થઈ જવાનું હે જે કર્મ થાય છે તે દ્રષ્ટા થઈ જવાનું જ્ઞાતા દ્રષ્ટામાં રહેવું બસ એ જ્ઞાતા દ્રષ્ટા છે આપડે અને આપણે જે છીએ કારણ કે અહંકાર કશું કે નથી અહંકાર ઇન્દ્રિયો જ ભોગવે છે અહંકાર પર શું કે છે મેં કહ્યું એટલે અહંકાર કહેવાય કરતો નહીં મો કર્યું પોતે કરતો નથી કરતો હોય તો અહંકાર ના કેવાય કરતું તો શક્તિ છે અહંકાર ના કેવાય આ તો અહંકાર એટલે કરતું તો છે નહી કરતો નથી ને પાછું મેં કર્યું એટલે અહંકાર અને તેનાથી આવતા ભાવ બીજ પડે છે સંસારમાં રાગ ના રાખી તો રાહ છે અને રાગ રાખીયે તો મોક્ષ અટકે છે તો શું કરવું સંસારમાં રાગ રાગ રાખીએ છીએ ના રાખીએ રાગ ના રાખીએ સંસાર ની અંદર રાગ ના રાખીએ અને બીજું શું રાગ રાખીએ તો રાગ જો રાખીએ તો મોક્ષ અટકે છે રાગ ને જો રાખીએ તો મોક્ષ અટકે છે રાગ રાખીએ તો રાગ જો રાખીએ તો મોક્ષ નામ શું હસમુખભાઈ હસમુખભાઈ હસમુખભાઈ હવે તમે ખરેખર શું છો રિયલિંગ હસમુખભાઈ છો શુદ્ધાત્મા છો સુધાત્મા શુદ્ધાત્મા તો પછી હસમુખભાઈ પછી રાગ જ ના રાગ દ્વેષ રાખ્યું રાગ ને દ્વેષ ના પાછા ચાર ભાગ રાગ એટલે શું લોભ અને કપટ માયા અને દ્વેષ એટલે શું અહંકાર માન અને ક્રોધ એ બે દ્વેષ એટલે ક્રોધમાર માં બે ભાગ થઈ ગયા રાઘેશ રા છે આ ગુરુલઘુ સ્વભાવ આપડા હોય નહિ રાઘદેશ ઘટવત થાય છે કે આપડે ગુરુલઘુ છે વધે નહીં ઘટ્યું નહીં એને પોતાના મનાય કેવી રીતે નહીં પોતાના સ્વભાવથી સાયન્ટિફીકલી વૈજ્ઞાનિક શું તમે તો એટલું હસમુખભાઈ હસમુખભાઈ સુધાર્થમાં છે તો તમે કહો કે હું સુધાર્થ પછી મારે તને કોઈ કહેવાનું ના રહ્યું ગુસ્સે ગયો હું જો છે માલ એ જાય છે એને અટકાવવાનો આપણને અધિકાર નથી અટકાવવાનો અધિકાર નથી આમ ના હોવું જોઈએ બાકી લાઈન આપી માર્કેશન પડી ગઈ આવે આ ભાગ તમારા મકાન હોય તમારું શું પછી અમે ડખો થાય અને આવું છું ને તો બધું પૂછી પૂછપુછ કરવાનું નબળા પડ્યા પૂછપુછ કરવાનું બરાબર અને અમારું વાક્ય એક પણ વિરોધાંત બુદ્ધિ ને ગોઠે છે આ ડિસ્ચાર્જ એટલે શું કે અહમ પણ ડિસ્ચાર્જ રેલું છે આ ડિસ્ચાર્જ કરાવનારું અહમય પણ ડિસ્ચાર્જ છે કેવું છે અહમનાર થાય કામ જ ના થાય આપડું બધું કામ કરી આપે છે વાતચીત કરો થોડી ઘણી વાતચીત કરો એકાદ બે પ્રશ્ન કરો એટલે બઉ થઈ ગયું બરોબર તમે બે વાતચીત કરજો હા બધી દાદા બે વર્ષ ઉપર દાદા પાસે જે જ્ઞાન લીધું ત્યાર પછી ગાડી સરસરાટ જાય છે ગાડી ફાસ્ટ ચાલે છે કારણ કે જ્ઞાન એટલે અહંકાર વખત બગાડતું હતું દરેક વસ્તુ અહંકાર ને સવારે દખલ કરવું નઈ સિડુ હોય તેનામાં શું કરી આલુ એને પૂછો ને આકા ક્યારે ખાવા થી લાગે છે અને આ હંગાર પાછું કામય કરે અને દેખલો કરે બन्ने જનતા આ દખલ બંધ થઈ ગઈ કામ ખુલો રયુ પૂરું થાઈ ખબર પડે એમ કામ પૂરું થવા આયા એ ખબર પડે કે હવે આ અહીંયા બેહું કે કે કેવા કેવા કામ હોય હું તો હું ક્યારે પૂરું થાય અરે આнда કે પૂરું ક્યારે ખાવા થી હોય પૂછો ક્યારે લાગે સાઈ જમણ કર્યું હોય રત્નાગીરી હોય તો બાજુ બોલકા પેલે કાર્યા કર્યા કે કોઈને દુઃખ આપીએ ને આપડે સુખી થયે એવું ક્યારે બને નહિ માટે કોક દુખ આપે આપડે જમે કરી લેવું બે વાત છે કોઈ પણ જાત નો ભૂતવાડો હોય તો વાત ભાઈ પૂછે છે કે અહમ પૂરો થાય ખબર પડે અહમ ક્યારે પૂરો થાય કરીએ આપડે દેહ વેલો કરી જાય ને એના વહેલા મોક્ષે જવું છે મોક્ષે જવું છે તે ગુનો છે જ્યાં વધારે જીવાય અને મોક્ષે જવું તે ગુનો થાય શું બને છે કોઈ પચ્છાઘાત થયો હોય તો આપડે જોવા જઈએ તારે શું કે તમે જોવાયા છે હું જોય શું કે તપાસ રાખું પચાસ પચાઘાતી ને શું થયું શું થયું ને કેમ નું થયું આપણને સમજણ પાડે આ બધું ગયું કે છે જ્ઞાન ના રડતો જાય કેતો જાય તમે કહું છો કે પ્રોબ્લેમ નથી એ તો બરાબર છે પછી મને સંતોષ પણ થતો નથી કે આ બરાબર પ્રાર્થના થઈ એમ તો શું કરું અરવિંદ અરવિંદ નથી પ્રાર્થના કરવાની જરૂરી હતી અનિલભાઈ અરવિંદભાઈ હે અરવિંદભાઈ અરવિંદભાઈ અરવિંદભાઈ આ અરવિંદ ભાઈ કરે છે તેમાં તમે પોતાનું મુકામ કર્યો છે તેમાં નઈ કરવું જોઈએ સમજી લો અને કાચું પડ્યું એક ચિંતા થાય તો અમારી જોખમદારી અમારી છે આજ્ઞા પાડે જયારે હું દાદા ભગવાન અસ્સીમ છે દાદા હાજર થાય નવો રેમતા બોલું નહીં દેખાય અને લાગતું જ નથી ઘણા લોકો ને દાદા ઇન્ડિયા માં છે એવું નથી લાગતું લંડન માં કેટલાક લોકો દાદા ભગવાન અડતાલીસ મિનિટ પચાસ મિનિટ બોલે જમ્યા પછી રોજ રાત્રે જમ્યા પછી બધા છોકરા બકરા ને બધા બહેડી બોલાવા છોકરા બોકરા આડે રસે ના જાય છોકરા ખુશી થઈને બોલે એટલે રસ્તો બંધ ના જે અરવિંદ કરે છે આજ્ઞા એ કોઈ પડાતી નથી મને લાગતું નહી થોડી ઘણી પડાતી હશે હા થોડી ઘણી પળાતી હશે ના એટલે એ પૂરું સમજી રહ્યો સાથે સમજી લો તો જિંદગી બધું કલ્યાણ થઈ જાય બધું હું હવું આમ કરીને કરું છું કારણ મારે આ ડિગ્રી ખૂટે છે મારે પૂરી કરવા માટે તમારી ડિગ્રીઓ ખૂટે છે તમારે પૂરી કરવા કેમ જયંતિ પાસે બેઠા આવો આવો દાદા ભગવાન તો બોલવું જ આપડે શું કારણ કે ચાર દિગ્રી અમારી ઓછી છે અમારે પ્રગડ થઈ ગયા એ કઈ રીતે ભગવાન છે એવું પણ અમારા અનુભવ માં આવેલું કારણ કે અમારી એની ભૂલ દેખાય જય અલિંદ કેટલી બાજુ અલિન ચતુર્ભાઈ દાદા ને માયા માં જીવ નથી રાખવો હોતો છતાંય માયા માં જીવ જતો હોય છે એવું કેમ થાય છે માયા જીવ રાખો નથી છતાં માયા જીવ જતો હોય છે એવું કેમ થાય છે સમય કાઢો છે પણ એ કામ બાજુ મન થતું જ રે કઈ બાજુ જરા જાય એવું કેમ એમ લાગે કે ઘેર જઈને આપડે કામ નથી કરવું ભજન કીર્તન ટાઈમ કાઢો છે એવું લાગે કે આપડે ઘેર જઈને કામકાજ કરવું નથી પણ ઘેર પડી ગયું છે આડી થઈ જાય એટલે ડાટો નીકળી જાય લપટો પડી ગયા પછી એને ફરી વેલ્ડિંગ કરી વાત કહું એકાગ્ર કોઈ જગા થતું કારણ કે ભગવાન પ્રિય નથી રૂપિયા પ્રિય છે જ્યાં પોતાની પ્રિયતા હોય ત્યાં એકાગ્ર થાય મન નો સ્વભાવ આ બાજુ ભગવાન ની વેલ્યુ વધાવીએશન કઈ ને નહી તો હા પૈસા ઘટિવ કોઈ પણ આવ્યું હોય ત્યારે ગમે નહિ એટલો સરસ એકાગરે કઈ ગમે છે ને પૈસા અને પૈસા તો કઈ આ મહેનત નું ફળ છે ખાલી દેખાય ખરી મહેનત પ્રયત્નો બધા પણ એ હોય તો બાકી મહેનત તો બધા મજૂરો બઉ કરે કારીગિસ કરનાર માણસો મહેનત કરવાથી શું મળે મહેનત કરવાથી મજૂરી મળે દાદા ઘણી વાર મજૂરી પણ નથી મળતી મજૂરી પણ નથી મળતી ઘણી વાર મજૂરી શું મજૂરી પણ મળતી નથી મજૂરી પૈસા ના આવે તો ના આવે મજૂરી મજૂરી કરે તો જાય જાફ માં હોપ આવતા બહુ કામ માં લાગે પૈસા નો સદુપયો આપડેડું પડવાનું આપડે જે હોય એ ખાલી થાય ખાલી થાય પોતે મારી બેઠ કરું અને ફોજ ના ડાક્ટરો અમદાવાદ મુંબઈ વડોદરા ભેગા કર્યા ફોજ ગયેલા નથી સ્વતંત્ર શક્તિ હોય છે દાદા જે અમને ભેગા થયા એ ઉદયકર માં ઉદય પાપા અનુબંધી પૂન કહ્યું કે જે તમને અમેરિકા પૈસા ખુબ કમાયા રોફ મારો મજા કરો વર્તા કરો નવા પાપ ને બધા બંધાય કરે પૈસા કમાવા માટે નિરંતર રહેવું એમના પાપ કે ભાઈ પૈસા કમાવાનો વિચાર કરવાનો કુદરતી કાયદો નથી પૈસા કમાવાનું વિચાર લોકો તમારા હિસાબ માં આવે એ કામ કરે જવાનું આયા જ કરેસ ની ભાવનાથી જો વિચાર કરે તો પૈસા કમા કરીને પૈસા કમાવો સારા ને સારું એ તો ઉત્તમ એ તો ઉત્તમ વસ્તુ છે પોતાના માટે નઈ પારકા માટે જે કમાય છે તે જોખમ જ નથી ને રામોહન રામોહન ભાઈ નો રામ બોલ ભાઈ જય સચિદાન જય સચિદાન પૂછ્યું નઈ ફરી કે જય સચિદાન જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદાબેન મજામાં છે ને જય સચિદાન કાલે આવો ફ્લાય કરી કાલે અહિયાં ફ્લાય કરી દાદા ભગવાન એરપોર્ટ પર ઊંધું લાગે તો શું કરવું ત્યાં એવું કેમ થાય એનું કારણ મને દ કર્યું કેનાર તો જોયે તમે સારું કર્યું મને કે એટલે પેલો નહીં જાય ને એટલે કહ્યુંક ફરી ગાળે ને કર્યું હોય તેના લોકો નું કેમ કલ્યાણ થાય લોકો કેમ કલ્યાણ થાય નામ કરવું થઈ જાય આ તો લોકો સીધા કઈ દેવા જેવા છે એમ દેશ નામ કર પોતે પોતે પોતાનું પોતાની છે બોલીએ સમજદાર વાયમો બોલીએ કે અરુદભાઈ વાયમધી બોલીએ આપડે તું ચોર છે ભાઈ તો ભાઈ શું કે તું ચોર છે એટલું જોર છે ભાવના એવી હોય કે આપડે એનું સારું જ કરવું છે અત્યારે તો આપડે એ જ ભાવના હોય કે આપડે એનું સારું જ કરવું છે તો એને ઊંધું લાગે હા બધું લાગે ભાઈ પેલા એને ગોજા મારેલા છે તો હજુ ભૂલતી કરું પેલા ગોજા મારે છે